તમારે બે હાથ એવું પડે એટલે ભગવાન બનાવી નઈ એ તો બાળકની પાછા છે શું છે ભ્રંતિ સાધુ સંતો બધા લાડવા ખાવાનું ખેલ થયે કે લાડે ખાઈ જઈએ શું છે જણાવો છો વરસાદ પેલા આપડાયાસવી એ ભગવાન વરસાદ વરસાયો નહિ તો હિન્દુ રાજા વરસાદ નવરા છે બધા ઉપર હા કોણ વિજ્ઞાન તૂટી પડે ને એસ ટુ ઓચ ટુ ઉપર ભેગા થઈ જાય પછી વાતાવરણ બોલું જોઈએ ઉપર તો વાતાવરણ હોય છે એસ ટુ ઓ વાતાવરણ બોલવું જોઈએ વાતાવરણ બોલે ત્યાં તૂટી પડે વાતાવરણ ના મળે ના તૂટી પડે સમજે પછી તો ને એને જોઈએ એવું ઠંડુ વાતાવરણ મળવું જોઈએ સમજો પડી તો ભગવાન ઓટોમેટિક પડી જાય વિજ્ઞાન થી ચાલે છે આ બધું વિજ્ઞાન થી બધું જગત ઉભું થયું છે ભગવાન બનાવતા હોય તો પાળ ભેંસના પેટમાં બેસીને પાળન ઘરતા છે ભગવાન ભેંસના પેટમાં બેસીને ભગવાન ઘરે હોય ને બેઠી લોકો કેવા નારિયે નારિયરમાં પાણી પડ્યું આ નારિયેળ પર નારિયેળમાં કોને પાણી પડ્યું કઈ વાત કરવું આ સિર ધંધા બધું કુદરતી આ બધી રત્ન છે બધી સમજે ના ના પછી આવતી નોકરી દર્શન કરવા લાગે જે નો ચાલે ની તેને મંદિર મૂકી દેવાનું દાદા એવું નથી એ નાડું તો ખુબ ચાલવાનું છે તો આટલું આટલી મગણ મારી દવા મારી નાખે નથી અમુક તો કરો ત્યા ભાર મારો તમને સમજાય છે પણ વાર્ષિક વાર્ષિક જુદી ના હોય તો કેજું નહી આજ વાત જો ક્રાઇસ તમારા માટે ભગવાન છે શું કહે ક્રાઈ તો નાખ્યા પુરુષ પુનર્ધન છે કે નથી પુનર્ધન છોકરો ગયા હતા નો કઈ ગયો છે ને ક્યાં હતા બે ચાર મહિનાગોન છો રાતે ચંદ્રગો થઇ જાવ નામ આપનારે સારું નામ આપ્યું છે એટલે તમારું સ્વરૂપ ન ચંદ્રકાંત આવું કવિતા બેને કહે પેલો કગવાન નથી સાયન્ટિસ્ટ કે ભગવાન તો છે એ ના હોય તો આજુબાજુ ના આ લાગણીઓ જ ના દેખાય કોઈ કોઈ ની ક્રોધ ની લાગણી ફળની દેખાય ની હા ભગવાન બધે છે હા બધે ભગવાન બધે છે એમ કે ત્યાં બધી કે તમારે કયો છે આ મેનમેડ જે વસ્તુ છે એ બધી ક્રિએશન માં નથી એટલે લાકડા ના થંભાવે ને થંભેલી હાથું થંભાવ નથી થઈ ગયા બાળ થી છોલ્યો ઘડ્યું અને બહાર થી પહોંચવી કરી આ દરે એ બધું ને જો હાથું રડતા નથી ભગવાન આવું થઈ પછી બાળકી લાકડા બાળકી વખત શંકા ના પડે કે લાકડા બાળકી હોય તો કદી ઉઠે બધે ચડી હોય તો કઈ કઈ નાખી પછી મૂકવું ખબર મજા આવે તો જ મન છે શું કહેવાય ગાળો બોડ થાય ને કબર ચીટકો જ થાય ને ભાઈનું પૂછ્યું છે કે આ માણસો જે છે આ જમાના માં જમાના થયું કોમન મિસ્ટેકો કઈ છે માણસો ની કોમન મિસ્ટેકો હા કોઈને કશી કઈ પણ દુઃખ થાય આપણા મિસ્ટેકો મનુષ્યોને દુઃખ થાય એ ફર્સ્ટ ક્લાસ મિસ્ટેકો અને જાણવર ને દુઃખ થાય એમ લોઅર ક્લાસ મિસ્ટેકો ને આ બે મિસ્ટેકો છે તો અમેરિકાનું કલ્ચર અમેરિકાનું જે કલ્ચર છે એજ્યુકેશન છે કે સોસાયટી નું તો कर विरोध कर समे छोड़ लाइ गया पर विरोध तो है विरोध नहीं मरसी हज तो મોકલા પછી આવું કે આ શું ખે છે તહીનાના અપકડાના ઇન્ડિયાના કોઈ લાઈન પર ચલાય દેને કોઈ પોતે કોઈ લાઈન ઉપર હે કે મેટલે ને એ એ એ તો કેનુંમાં તમારી એ પોતે પૂછે છે કે અમે આ સોસાયટી માં છે છે અને માબાપો વિરોધ કરે શું થાય ના હવે માબાપને તીર છે ડિફરન્ટ ઓપિનિયન માબાપને તીર દે છે ના ના છોકરા કાયમ ના છે ટેમ્પરરી ટેમ્પોરરી તો that something that are good something that are not not something you can even vichar some no. of the ways in which I apply to career or that don't make sense but today i am people believe that uh, i'm you know godo junior or in the bundy or whatever then the same, at the same token there must be something good in the american culture my boss bhi bavna virod kare the to man ke baddi bavad no પગલે શું છે જાણવું છે કે આપડે પૂજા કરવી જોઈએ તો આપડે એમ કે સારી રીતે હોઈએ તો પૂજાની પાસે ટાઈમ કાઢવાની જરૂર શું શૈલેષ ક્રિએટર તો સાંભળજો માટીના માટીના ઘણા કરે છે લાઈ આપતો તો ભગવાન ને પૂજવાની જરૂર ખરી કેમ દીવા દિવેટ પૂજા પૂજા આરતી કલાક બેસીને એમ કે કે જાપ કરવા એ બધી જરૂર કરી કે કેમ તો સારું કરતો જ નહી જરૂરી પણ સારું કરું છું શું સારું કર્યું પરફેક્ટ તો ના હોય કે ના મા બાપને દુખલેઉ છું તો પછી ના દુખ ન દેતા એને દુખ નથી દીધું કે એમ કે ના કા સારો દુખ પડે ને નો ગોડ હસ પુટ યુ ઓન ધીસ ટુ ટુ એન્જોય લાઈફ બે મિનિટ માપ ને God meant for us to enjoy life and yeah, we will uh, say that to him you know, so you can okay, see he, if we live a full life that's what he wants us to. full meaning enjoying right enjoy so that's know, what we should do kind of right you know try to live a full life ek ache ke bhagwane em nahi <laughs> kidu ke apre life ekdam sukhi thi enjoy karvani mazaa karvani em te sachi vaat ke ni em puchva mage શું એન્જોય કરવાને ભગવાન એશુ કે લાઈફ એન્જોય કરવાની કે લાઈફ જીંગી એન્જોય કરવાની એન્જોય હા એમ કરવાની કે ની નો અ ફૂલ લાઈફ નોટ ઓન્લી એન્જોય યે એટલે બધું ફાઈન વસ્તુ કરવાનું હે લાઈફ મે એન્જોય કરવાનું અને સારી રીતે જીવી જાણવું આપણે શું એન્જોય કરવાનું વર્લી પ્લેશર્સ બીચકો મો જવાનું ના એટલે કે જે કે વર્લી લાઈફ એન્જોય બસ જ રહેતા night they have nice home have nice car no not really missally you okay. have a good, you know have another guy yeah that's what you could do yeah only for ha can nirugan hoy na that any understanding hai na what question puche sir enjoy karvan zarurat nahi lokane sukh apo yeah but you can also like give happiness to, to, to every man ના પાડી પણ આ બીજી બધી બાબત બધી કેટલી બધી હોય છે પેલા કે ભગવાને આપણી પાસે મારે એનું સમાધાન જોયે છે દાદા શું કે છે કે આ બોર્ડ શું કરે છે એમ પોસ્ટ મોકલ્યા છે બધા ભગવાન ઘણા વખત ના થાય બાપ હોય છોકરો થાય બાપ ના છોકરા ભગવાન ના હોય ભગવાન શું કરવાનું બિચારો ત્યારે વહુ નથી એકલો ભગવાન આત્મા એટલે આપડો આત્મા છે એ ભગવાન છે આપડા આત્મા આત્મા આત્મા આપડો આત્મા જે છે તે ભગવાન છે ભગવાન નો છે એનો એજ ભગવાન છે ઉપર આકાશ માં કોઈ નથી ઉપર આકાશ માં બધે જે લાગણી ના હોય તો ભગવાન કઈ નથી અંદર હા એટલે મને પૂછ્યું મને કઈ એડ્રેસ સાચું આપો એટલે મેં લખ્યું કહ્યું એટલા બધા છે વિચાર થાય પછી તારેલ સોલ્વ કર્યા પછી પઝલ થાય તને કઈ કામ કામ લાગશે વાત કરું તો શું કામ લાગશે ભૂલી જઈશ તું તું ભૂલી જઈશ ને આપડે પાસે ભગવાન ને શું કરાવવાની ઈચ્છા છે પછી ઈચ્છા નથી એ તો એવું કે છે કે તમને ગમે ત્યાં સુધી મે પ્રકાશ આપ્યો છે એમ ગમે ત્યાં સુધી મજા કરો હું તને લઈ લઈશ કે whether you do it in the wrong way or whether you use it in the right way, whether you do uh, a robbery or whether you do <laughs> good for the service, whatever you can. And this thing about how if you're a nice person who wants to a better life stage and stuff like that, what is all that? Mm -hmm. Mm -hmm. When you're a nice person and uh -huh. you pray a lot or whatever and stuff like that, you, you have another life, is it? તમે માનો છો ચોક્કસ માણસ એજ વાત છે હજુ જો તું એ પાછળ કામ કરી તો પછી ચાર પાક પોચે બધા ભોગવી લેવું આણક નું લઈ લેવું કોકની સ્ત્રી જોઈતી એની પર દસ્તી બગાડવી એ બધા પાસે તા નું કામ ચોરી કરવી દુષ્ટઈ કરવી એ બધા પાસે તા કામ તે બે પગ ના ચાર પગ થશે પૂછડલી અમૃત ની રાડા સમજાવ્યું હા રોટલી ખાતા ખાતા રાડા સમજાવ અને આપણું સુખ આ જે અમને પણ અમૃત ભી પણ સુખ છે એ સુખ બીજા ને આપી દે વાપરવા કે ભાઈ મારે ચાલશે તો એ દેવગતિ માં સુપર કહેવાય શું તો તમે સુપર હ્યુમન આપી દે પોતે ભોગવેલી બીજા ભોગવા આપી દે તુ ત્યાં સુપર હ્યુમન કહેવાય ત્યાં આગળ એનું બર્થ તૈયાર થાય છે નુકસાન કરે એ નર ગતિ મજા આવે છે ને જે મરવાના છે એ તો મરેલા જ છે ને અમે અનુસંધાન કરી શકાય શું કર્યું ઘણી બધી વાતો એમને કેવાની છે પાંત્રીસ ડોલર થાય તમે એજન્ટ આપી દે એજન્ટ બધું કરી આપે બધું અમે તો અમે કઈ એજન્ટ જે પૈસા લે એ આપી દે મે <coughs> તારે ભાવના મોકલ્યું એના પૈસા નહી બે ઉમર નો હતો અને એક રાજા એ માર્યું બે પેલા મરી ગયા બે મિયા હતો તે ઉશ્કેલ લઈ ગયો ઘેર અને પેલું રાજા વાળું તો અંતર પડી બે થશે કોર્ટમાં કેસ ચાલશે હે સજા થશે સી સજા થશે રાજા ને સી સજા સમજાવ તમે જ સમજાવો મુસલમાન છે આ દુનિયામાં બીજી દુનિયામાં નરગતિ એટલે હા લાખો વર્ષ સુધી તું એક ગુનો ફેરફાર કે એમ સતી ફેરફાર જાણે ચાર થી ફેરફાર ગુનો એક જ ટકા નો અને પેલા એ ખાવા છોકરા એટલે પેલો બિચારો કંટાળી પડ્યા અને પસ્તાવો થયો કે અલ્લાહ મારે આ ક્યાં કરવાનું ક્યાં થયું ક્યાં કોઠો બગાડ્યો કે કોઠો બગાય છે ખાવાનો અભ્યાસ પડ્યો એ શું ના ખાય શાકભાજી ત્યાં છોલે સમારેલો ખરા શાક સમારે તને કશું થાય અને ચિકન કાપતા ફા ને તો એ ના ખવાય જેમાં આપણું હાથ ગભરાય તે કાર્ય કરીયે ખાવાનું છે ના એ તો માણસ અધિકાર એમનું કારણ શરૂ કરજો ને હવે બગડી પકડી ને કાળા છોકરા બગડી એટલે આ દુનિયા તો કઈ બાજી આવ્યા કઈ બાજુ ત્યાં પકડીએ તે ખબર નહીં આમ પકડી આમ સુધી જાય છે આમ પકડી આમ मरघी का सारी रेस्ते थायुकानीट लेवा जाओ तो आपे ते क्या का આવી રીતે દાદાજી કે છે તને ઠીક લાગે ના ઠીક લાગે તું જાણ કે એવું છે ને જેવું અન્ન ખવું એવું મન થઇ જાય મન હાર એવું મન થાય અને પાણી એવી વાણી થાય મિયાબેન તો પંદર ખવું નઈ પાણી પીવું મિયાબેન તો ખાલી પાણી જ પીવા જવું પાણી પીસ્યો નહી બ્રહ્મ ના કે આ ડ્રી બેભાન થાય એ કામ કરવા જેવું નહી દારૂ પીવાય નઈ બીજી ઘણી ચીજો પીવા જેવી છે છે બિયર શું વીરેન્દ્ર ના પણ વીરેન તો તારું નામ છે બરોબર છે આ બે એનું નામ વીરેન તું કઉ છુ માય નેમ ઇજ હીરેન નોટ આઈ માય નેમ ઇજ હિરેન રાખી ના आचार्य रजनीश है आचार्य रजनीश है आचार्य रजनीश है एट्रेक करके दवा हाई दवा हा પ્રિન્સિપલ સંભોગ થી સમાધિ એટલે શું કે છે આ સ્ત્રીઓ ભોગવો અને મજા થયો કે છે એટલે લોકો હાલ થી યાદ થાય કેવું છે But for a long time thinking is that or is it how can you make somebody else happy when you don't you have to make yourself happy first before you make yeah you happy? Have, to have to yeah if you have a, if you are a happy person then the, the person you talk to will be or will be inspired to become happy yeah that's true i mean that's part of what that guy is talking about attachment or whatever i also some of the things i don't ટોક ઇઝ ડિફરન્ટ થિંગ વટ હેઝ ટુ પુટ ઇન એક્શન ઇઝ ઓલ્સો ડિફરન્ટ થિંગ સો યુ કેન સી ધ ફોલો હેપીનેસ ટુ દમન પીપલ દે ડોંટ દે ડોંટ ડુ એની સોશિયલ વર્કિંગ to specific friends here in united there followers are very sketchy i don't know and i like to think they're they're really nice friends you know they they must be nice i don't say that they're bad i would say that though they're bad but the sharing of one's own happiness to others that is of a different thing samajh eh? padiye eu kariye chhe સમજણ પડે એવું કરીએ છીએ અમને જે કરી થોડું થોડું થાય એટલે કરીએ કરીએ તમે બીજું શું કર્યું છું કે મેડિટેશન કરીએ છીએ એની ચર્ચા કરવાની ના પાડી છે એટલે હું જાહેર માં નથી કેતો એની ચર્ચા કરવાની ના પાડી છે એટલે હું બીજું આ સંસારી ફરજો નભાવીએ છીએ સંસારી ફરજો સંસાર ની ફરજો બજાવીએ છીએ પછી ઘરની બહાર એમાં તમે શું કહ્યું એ તો ફરજીયા છે એવા મોટા ફરજો બજાવવા નીકળ્યા જે ફરજીયાત છે બજાવવા ને ક્યાંય नहीं बदा करे ते करो बरबर फरजियात करे ओरियादू करे बधार फरजियातार करे એ બધું જેટલું ભરજિયાત છે એટલું કહે છે વધારે થોડી થોડી છે મને કોઈ પુરાવો દેખાય તમે કશું કર્યું હોય ये बताइए कि आ तो दाणी आधरी में બધા કબૂલ કરે એવો તમે પુરાવો આપો કે બધા કે તમે કર્યું કર્યું હોય એ તો કઈ રીતે બતાવી શકાય બધા વચન કરવા જાય છે તમારે શું કર્યું છે એ પુરાવો આયા મે કસ તમે સમજાવો શું કહેવાય તમે કે તમે સમજાવો સમજાવું દેતો સમજાવવું શું કર્યું એ પૂછું છું એટલે કઈ રીતનું તમે કહો પુરુષાર્થ જેને કહેવામાં આવશે પુરુષાર્થ કઈ કર્યો કોને પુરુષાર્થ તમે કહો તે સમજાવો પુરુષ પુરુષાર્થ જેને કેવા માં આવે છે વર્લ્ડ માં કોઈ માણસ છે શાસ્ત્રુ નથી પુરુષાર્થ પ્રાર શું થયું પણ પુરુષાર્થ એટલે પોતાના માં પોતાના માં રહેલી જે હોય આવડત હવે શું પુરુષ નથી કે સ્ટોર પર છ વાગે નીકળી જાય એમ એ પુરુષાર્થી અને પોણા હાથે નીકળ્યા એવું કે આપડે અરે હું પુરુષાર્થી હોતો પુરુષાર્થી કે પુરુષાર્થ કેવા હોય છ વાગે નીકળી જાય ની રકવા કયું પ્રાર્થ અને પોણા હાથે નીકળે પ્રાર્થ હવે પ્રાર્થ આ લોકો ને ભણ જ નહિ માણસ એવો જોઈએ સાધુ સૈન્ય છે પછી શું કરવું પછી હું તો કેટલું કરું પડું કે કે કે ને મેરિયા બાઉન્ડ